ત્રીસમી ચોપડી માંથી સૂત્ર નંબર સાત સેવન ફોર્ટીન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ શૈલેશભાઈ એ પોતે એમને સમજવા માટે પૂછાયે છે આપડે લઈએ નંબર સાત હમ શ્રેણી ત્રીસ કેવી રીતે એમની લઘુત્તમતા કરીને એ સબ સર્વિયર સેવક ભાવે એ કેવી રીતે દિલથી રહેલા હોય છે કોઈ જાણી નથી શકતું આ જાણી શકતું એમને જણાવું નથી પણ એવી ગુપ્ત આચરણા છે મહિ ભગવાન પછી જે થયા એમને પણ આ બહુ લખેલું છે જ્ઞાની પુરુષ એવી ગુપ્ત એવી એમની આચરણાઓ હોય છે તે સામાન્ય મનુષ્ય સમજ ના આવે કોઈ રીતે ક્યાં પણ એને ખ્યાલ આવે બાકી પ્રકૃતિ તો સ્વભાવ થી લાવણી ના છોડ જેવી છે પરિપ્રેક્ષ્ય મળી ગયો સંદેશો અને બહુ આનંદ આવે બધા એટલે કેટલું સુંદર ઓળખતું ધોળકિયા સાહેબ તો બહુ વિદ્વાન હતા રસિકભાઈ ખડું કે નઈ બહુ વિદ્વાન હતા એ તો લીધા હતા કોમર્સ ફેકલ્ટી કહી શકશો કાંતિ આનંદજી શું બન્યું હતું આપ હતા તો આપજ કોયા ધોળક્યા હમણાં એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટી ના ડીન ધોળ સાહેબ વેદાંતના ખાંચામાં બાબુભાઈ વકીલ ને ત્યાં સત્સંગ થતો દાદા ભગવાને ધોળાકી સાહેબ ને કે છે કે બધા છોકરાઓ वो एम पायम आ युवाऊाए कहू प તમે તો કોલેજમાં એટલે ઘણા બધા વિદ્યાર્થીઓના યુવાનોના અનુભવમાં આવ્યા હોય એવું કરો આ એક આપતા પુત્ર ઇન્ટરવ્યુ લો અને એ ઇન્ટરવ્યુ લો એટલે અને તમને આવડે કે આ જ્ઞાની પુરુષની બહુ કળા હોય છે એટલે પછી મારા પ્રત્યે દરેક આ પુત્રના ઇન્ટરવ્યુ લેવા મળ્યા આવી રીતે મહાત્મા બેસાડે પ્રશ્નો પૂછે જે અંદર આવે શિબિર માં જતા હોઈએ કોઈ પણ ગામડામાં ગયા હોઈએ પ્રશ્નો પૂછે હશે ते ते ते ते <laughs> लिधा। दादा प्रत्ये भक्ति विराग नो सिद्धांत जी उतारे कहू दादा भगवान सवारे उठीने धोड़किया साहेब न कोईप जगह प्रवचन हो गाड़ी एम घोला લેક્ચર પતે પછી એ ગાડી એમના ઘરે મૂકી જાય આવો એમનો પટ હતો પછી દાદા ભગવાન કે છે તો બધા બરકત વગરના છે ધોળકે સાહેબ કે એવું ના બોલો એવું ના બોલો कृपाए सम्... कर उतारे लो छे। तो जय कोई पड़ व्यक्ति पूछसे एज ए बरकत तो है नही बरकत वालों बरकत अंदर नाथ्या वगर रहे नहीं. <laughs> પછી એમણે કહ્યું કાંકડી હોય ને કે એ કાંકડીના પણ વખાણ કરવામાં આવે ને તો કાંકડી ફૂલાઈ જાય તારે એમણે કહ્યું આપતપુત્રો નિર્મળ છે કોઈ ગમેટલા વખાણ કરશે તો એ લોકો અંદર થી સંકોચાશે શું થશે અંદર થી સંકોચાશે दादाजी ने आ विज्ञान ज्ञान घरे घरे खून खूण पहुंचे एक गज एमनी भावना गणो जो कई पर गण एकजूमने अंदर एवं थी गये હવે એડોલી અને આખા સુરતમાં ત્યાં ખાસ કરીને કેટલા ગામોમાં બધા ફરી વળેલા નાગા દાદા એ બતાવી કે આ દાદાજી આ જગ્યા આપતો પુત્રો માટે મારે આપવી છે દાદા એ જગ્યા મારે ગયા નથી સામે મગનભાઈ એ દેખાલી આ ખેતર બરાબર પ્રભુ કરે છે ગાડીમાં નથી જવું બધા આમ તો પુત્રો ખુરશીમાં લઈ જશે જેથી આખા ગામ દર્શન થાય ને આ રીતે ત્રણ વખત દાદા ભગવાન આવ્યા સુરત ના પર જ્ઞાન થયું સોનગઢની જગ્યા ત્રિમંદિર અમદાવાદ હિંમતનગર તો હમણાં હમણાં કીર્તન ભક્તિ બધે જતા હતા હિંમતનગર બહુ ગયેલા પણ આ સિંગોદ ગયા પછી ત્યાં કિલ્લા પાડી વલસાડ એટલા બધા ગામ પછી ગુહારી આવી જાય વાંકાનેર सातम पड़ीआस दादा कमला जस कर दादा कहता था गामे जवा का बेसी जवाब અને લોકોને કેટલા વાગે ટ્રેનિંગ આપેલી ને બાદરણ માં અમારા ઘરની સામે જ ક્યાં ધૂળ આરોટો કે છે ધૂર બેસાડેલા લાલાજી મેન્સન તો દાદા ત્યાં આવ્યા એક બધા ધૂળ માં બેસી જાવ આરોટો માટે નિમિત્ત આપણે કપડા બગડે એટલે રૂમાલ કે રૂમાલ એવું નહીં પાથરવાનું નીચે જ બેસી જવાનું ઘણી વરસાદ પાણી હોય તો જરા બેસી જતા એ લોકોનો હૃદય પરિવર્તન નો માર્ગ છે બગલ થયેલો હોય પુસ્તકો ઘણા ને એવું ક્યાં કઈ પ્રસાદી કે કશું માગવા આયા હશે બગલ થયેલા પદો ચોપડી હોય અને આ બધી દાદાની સંસાધનની ચોપડીઓ બીજી ચોપડીઓ મેં બધાને ઘરે ઘરે આપીએ મને યાદ છે ઓગણીસો મારી સોસાયટી પિસ્તાલી અંકો આપી આયુ દાદા કે શું કર્યું પિસ્તાલી ગ્રાહકો બનાવી દીધા પંદર પંદર રૂપિયા વાળા તો શું વાત કરે છે જે મળે તે રૂપિયા જ છે આખા વર્ષના થયા પછી કે પૈસા મળ્યા તો થોડા ગણા છે ભાદરણ માં આપ્યા હો બરોડામાં કોઈને કિંમત નથી કે છે એટલું સરસ રણછોડ કાકા લખ્યું છે કે ભાદરણ માં પ્રમોદભાઈ ને ત્યાં આપ્યા અને બધા ધર્મો વિશ્વના શું આપણા ભારતમાં શું તમે જોશો આ તો એક સામાન્ય દરેક સંદેશો હોય છે કે મનુષ્ય માનવ અને માનવ જીવન પોતાના માટે જીવે નહીં દાદા નો આજે શુદ્ધ પ્રેમ તરીકે આ બીજ બધાને પ્રાપ્ત થયું અને સેવક ભાવ એમ જલ્દી બધા જ નથી એટલે કે પ્રકૃતિના આપડા બધું બંધારણ જેવું છે આ કાળમાં પણ ધીમે ધીમે આપણે જોશું આપતા પુત્રો વણી લોટે જે થાય તે એવું નથી કે આ પૈસા દીવો પ્રકારો હોય છે બધા અને એમના પોતાના સારા જીવનનો દાખલો દ્રષ્ટાંતરુપે આપણે આખા જગત ની સેવા અને આખા જગત ની સેવા પણ હું જ લઉં છું એવું છે સૂત્ર છે એમાં સેવક સૈવ્ય ભેદ સ્વભાવે આખું છે બધું શું की पोते, पोते खरा, के था। साबूत रहे में है। हो बूत्र लगे વોશિંગટન વર્જિનિયા વેસ્ટ વર્જિનિયામાં ઠાકોરભાઈ કરી સિવિલ એન્જિનિયર હતા એના વોટર ડિપાર્ટમેન્ટમાં એનો ચાર્જર રહ્યો એના જોવામાં આવ્યો આ બન્યા મને એમને જ્ઞાન આટલું સુંદર છે પેલા એમને ઝેરોક્ષ કાઢી હતી ને સ્વરૂપ માં રસિકભાઈ એને ભાવ થતો કરી આપેલા ખુશ ઝેરોક્ષ મારી ઈચ્છા છે કે આપણા આપણા સત્સંગ થાય ત્યારે બીજી બધા એમને શરૂઆત કરી પછી અંધર છે ને નિમિત્ત બની ગયેલા પછી અમીર સાહેબ આઈ ગયા અમીર સાહેબ આખું બધું એમ કરીને ચાલવા મળ્યું અને એમાં આપણા દિપકાનંદ સ્વામી જે છે એમના બહેન પૂર્ણિમા બેન પૂર્ણિમા અને એમાંથી એને લાગે એ પ્રમાણે આપતા જાય દીપકાનંદજી ને આપે તું અમિત સાહેબ ને આપું એમ કરી અને અત્યારે તો બહુ સુંદર પ્રયત્ન ચાલે છે વડીલો के भाई भाई और मड़ी, अने लग, अने एक बीजा जोड़ी एक एक सूत्र लर्ची रीते गो बुंदर वस्तु घनी જે ભાષામાં જેમ ફાવે તે રીતે આપી શકે છે ગુજરાતી ઇંગ્લિશ ને હિન્દી ત્રણ પ્રકાર છે મહત્વ જરૂર કરજો આપ બની શકે તો ઇંગ્લિશ માં કરો આપણા છોકરાથી શોભે અને બધા એક થી શોભે આ સિદ્ધાંત છે આ સિદ્ધાંત આત્મા અને શરીરના સંબંધે જ છે नंबर्स व्यवहार में ये बदायने मार्गदर्शक सिद्धांत तरीके काम लाक्षे दीवार का नहीं स्वरूप है आनी बदायने जरूरत है जहां સુધી वाण गिराए ना लागे जहां સુધી जरूरत है चंप्य ölçमी आती तराय है ये हो छे પ્રમુખ દ્રષ્ટિઓથી સમાંતરે આપણું જીવન જાય એ પ્રમાણે આ પાંચ આજ્ઞાનો પુરુષાર્થ પાંચ આજ્ઞાનો પુરુષાર્થ એ આપણે આપણી વ્યવહારની કમાણી થી આપણે તો ભંગરી રાખી એવા બધા બેંક નો ખાતા ની સિલક કોણ જવા દે મને ખાચી જ રાખે ને બેંક ખાતું ખાલી થવાને કોઈ રસીદભાઈ આપી છે આપણને અને તો જ આપણી પાંચમી ખાતું સાબુદ્ર અને એનો વિકાસ થાય બઉ સારી રીતે વિકાસ થાય અને પ્રત્યક્ષ આપણી જોડે જતું જાય હા एक बदा दी शो भे बी शो भे तब जुदा ના પડે વ્યવહાર દ્રષ્ટિ ભણે છે નહી તમે છોલેષ કોણ ના પાડે છે એવું કહ્યું નથી પણ તમે હું છો મેં કહ્યું એટલે વ્યવહાર દ્રષ્ટિથી લાગે છે સ્વભાવનું છે અહિયાં આ વાત કરવાની આપણે દાદા એ તો બહુ જ છે અને મારી ભગવાને એક જ પૂતગલ જોયું આ નેટ અને દાદા અમે એક નેટ પૂતગલ જોઈને આ બધું થયું અને સારા વિશ્વના જે આપણા થી આટલું સુખ માન્યું છે ક્યારે કઈ દે નાવિનભાઈ સાહેબ ભાઈ અમને એ લાગે છે કે એક ચિત દાદા એ કર્યું અનેક ચિતમાં ફસાઈ જવાય એને કારણે એવા અંદર ભય રહી છે શું છે હા પ્રભુ ભાઈ હા કે આ અદભુત અક્રમ વિજ્ઞાન જે એક કલાકનો પ્રયોગ છે વેદ વિજ્ઞાન નોટકતા જન્મ જન્મારમાં આપણે ભટકામણ થયા કરતી આપણે નામદારી બધા જ આપણે વ્યવહાર હતી અકર્જો છે उदीरि चर चौरि करियाली फिट तुमने जे छ ते फिट दिया के अबे तुम्हें तुम्हारा पुत्रो ने काल ते रूपाचेनु तुमने आज्ञामा आउछ कारण आ व्यवस्था आ्ञा व्यवस्था है विश्व ते एवनु ते ते पचेदू जीवित साउचियामा प्रतिवा સરખો મૂકે એમની પાસે પરંતુ એમની પાસે એમના અમુક મિત્રો હતા હવે ચંદુભાઈ શાહ બહુ મજાના હતા રસિકભાઈ જાણે એ આવે કારણ કે જઈને અને દાદા આવેલા એને બહુ ગમી ગયો હાથમાં શું દાદા થયા કરે થોડા પછી આમ ચંદુભાઈ કાતો ગાડા કાઢે છે કે છો દાદા પણ લેવા થોડો કરતા બન્યું નહી એમને કહીએ કે અમને આ ક્રમમાં આટલો અનુભવતા આટલી વિશાળતા એ પહોંચ્યો છે તો એ લોકોને શીખવાડે ધર્મ ચાલી રહ્યો છે અને ગુરુ શિક્ષણ સંતો આ બધું મંદિરોમાં પણ આ ખોટું નથી પરંતુ એને એની માન્યતા માં થોડુંક ફેરફાર કરાવવાનો અંદર આ પૂતગલ જોડે રહી રહી ને એને સમજીને પછી એકદમ ના નીકળી શકે દાદાજી આજ આજ તમારી જે વાત છે અમારી ઇન્ડિવિજ લેવલ ઉપર આપણે અમારી પાસે એટલો આદર્શ વ્યવહાર અત્યારે નથી એટલે અમે એ એક સામેના કોઈ બી વ્યક્તિ હોય હું છું એ રીતે આપણે જોઈને આપણે તે રીતે વર્તવા જઈએ પ્રસંગો બાદ આવી સત્સંગ હોય ગમે ત્યારે હોય આપડે અઠવાડિયામાં એક વખત થઈએ માટે હોય છે ભારત માં તો આજે બહુ સુંદર ચાલી રહ્યું ચાલે છે બધે પોત પોતાની સત્સંગ आख विश्व नैमित स्वरूपे आ व्यवस्थित शक्ति नर्मज अगर शु क शक्ति शक्ति आप गु आज दरकू त्रेबल मन वचनुम त्रम केबलो तारी करे आगे ભેગા થવું પડે ન પૂછવું આપણી નજરો અનુભવ આવી જોઈએ ત્યારે જ વ્યક્તિ સુખી થાય છે પોતે અને વ્યક્તિના સંબંધો ઘરે સુખી થાય છે અને આપતો મિત્રો કામ બધા સત્સંગ કરે છે કાલે મેં સાંભળ્યું કે કાલે યુથ બધા ભેગા થયા હતા રાઈટ આપની સાથે દીપક હતા અને કેટલા બધા બધા કેટલા બધા પ્રશ્નો કર્યા મને ખબર નથી કર્યા છોકરાઓ રામ કાલે યુદ્ધ માં બધા પ્રશ્નો બહુ પૂછે બહુ અને પછી પેલો આમ નાનો આવ્યો હતો ને પેલો પડી લે નાનો છે તીજો છેલ્લો એ તમારો વડીલો તમને નડે આંખો માં મજા આવે એવું ખરું જ નઈ બઉ મજા કરે છે એટલે આ તો આપણને ટ્રસ્ટી છે કેટલો આનંદ આવે મતલબ જ આ છે દાદાજી આ બાબતમાં પૂછવાનું છે કે આપણા ત્યાં વ્યક્તિ નાના બનારી વ્યક્તિ હોય અને એની અંદર આપણે દાદા નો લઘુત્તમ ભાવ અને અભીર દ્રષ્ટિથી આપણે જોવું હોય તો એની એક આપણી પાસે કારણ કે નાના ગમે તેની હું એનું શિષ્ય છું કારણ કે આમ તો મોટા થઈ ગયેલા ઉતરો થઈ ગઈ બધું થયું બરાબર એટલે એ તો આપડે છોડે નઈ છોડે એટલે આગળ બધો ભાવ બરાબર આદર્શ છે મજબૂર બેબી છે મોહનભાઈ નો બાપો બધા વ્યક્તિ માં હું દાદા ભગવાન એમની સાથે વ્યવહાર કઈ રીતે રાખી શકું શબ્દો બોલવાની જરૂર નથી તું મારી ગુરુ છે એક જ ચાવી છે જે જીવવાનું છે ને હા એ જીભ થી નથી વ્યવહાર ચાલે છે આપડે વીસ નંબર નો લઈએ મતલબ અભિપ્રાય રાઈટ ની વસ્તુ નથી પછા પારો છે કેવાય પણ નહીં પણ આ તો સૂત્ર આખું છે વાંચી જ છે અભિપ્રાય એ રાઈટ ની વસ્તુ નથી અભિપ્રાય એ કાળ નો માનેલો ગુનો કરવાનો હક છે અભિપ્રાય આપણને દાદા એને પોતા પણ કહ્યું અભિપ્રાય કયા રીતે હોય ચાર્જ માં હોય ત્યારે અભિપ્રાય કેવાય અને ડિસ્ચાર્જ માં હોય ત્યારે પોતા પણ એક બીજાના પરિચયમાં જે આપણે આ દ્રષ્ટિ બે દ્રષ્ટિઓ કામ કરીએ હા એટલે કેવા મતલબ શું છે અભિપ્રાય છે અભિપ્રાય અને આપણે પડદા સૌગ્રહ આપણે અભિપ્રાય રહેવું થાય પોતા પણ છે ને એ આપણા પર ચડી પહે એટલે આપણે ચડી ના બેસી જોવાનું પોતા પણ દાદા એ કહ્યું એ મમતા નથી અર અભિપ્રાય અભિપ્રાય ને આપડો માનેલો વ્યવહાર એટલે આપડો માનેલો ભાગ બધો રહ્યો છે એ બધા પોતા ભણવાનો દાદા એ સમજ આપી આપ સમજા મહત્મા પોતો વધારે વાતો કરીયે બોલો શર્માશો નહીં આમાં આપણે ઉગાડન થવાની વાતો એવું છે બેન કે અહંકાર ને બનતા એ તો મૂળ અભિપ્રાય કે આ નામ તમે ઘ છો ખોટું નથી પણ એ વ્યવહાર થી છો એ તમને ખ્યાલ નથી એ ખ્યાલ અમે તમને બેસાડી આપીએ છીએ અને એ ખ્યાલ બેસાડ્યા પછી તમે રહી નહીં શકો એવી તમે મૂળ કોણ છો મારે તમને બેસાડવા જ પડે એટલે લક્ષ બેસાડી એનો સંવાદ આવ્યો આપણને સિદ્ધ ભગવંતો ના અનંત સુખ નો આવ્યો અહિયાં અને એ રીતે આપણને આ व्यवहार गणकारती भगवान कह पग ने, ने? के ભગવાન એવી રીતે આપણને બધું વ્યવહાર ની ચિકાસ વ્યવહાર સમગ્ર ભાવે મૂક્યું એ તો બધું બહુ આકાશો જે પ્રતિષ્ઠિત આત્મા છે ને આપડો શરીર નો અહંકાર પણ આ બંને બધું જ છે એ બધું ભેગા પડે કામ કર્યા કરે એ બધામાં આપણને ધીમે ધીમે આપણા જુદા જુદા એવા વેમારો બધામાં ધીમે ધીમે સમજાય આપણને એમાં બહુ વિચારવાનું હોતું નથી જેવા વ્યવહાર આવ અનુભવ થતા જાય સ્વાદ આવતા જાય ખ્યાલ નહીં એવું નથી હોતી આપણા જીવનમાં આપણો દાદા બગવાને આપણને જો મનના લેવલે કરવું હોય તો પણ આપણને બતાવ્યું છે ઘણું બતાવ્યું છે એટલે તમારી સાહેબ સત્સંગ હોય તો વિગત થી નીકળે તો બધું નીકળે સાહેબ હા બધું બતાવ્યું છે એમને વાણી ના કરી શકીએ છીએ આપણે પણ એ આપણી પાસે થોડોક સમય હોવો જોઈએ ફુરસદમાં જા ભારતમાં આવી લાયક ટાઈમ ભારત નું લાઈફ જુદી જલ્દી છે અમારા વસંત બધા કામમાં બિઝી હતા છોકરાઓ તૈયાર થઈ ગયા બધું થયું પણ પાક્કા એવા ને મારો અનુભવ કઉ છું ત્યાં જ કહું છું અનુભવ કહું છું અને તરત જ મારી અંદર થી એની દવા થાય નિયમ થાય કરવું પડે શું પેલા તો પોતે જ રોગી પોતા પોતાનો વાયબ ને પોતે પોતાની પછી વિસવું થયું ને હવે છેલ્લું છે પચીસમું લઈ જાય આટ પૂછે જો આ જીવનમાં ફરજિયાત પણ એ મરજી રો જીવાતા જીવનમાં કેવી રીતે જીવવો એ શીખી લો છે ફરજિયાત પણ મરજી રહ્યો એ ના સમજવું ફરજ ભાગ છે વ્યવા દ્રષ્ટિ નો ભાગ છે અને મરજ ભાગ છે એ નિશ્ચય દ્રષ્ટિ ભાગ છે એટલે આજ્ઞા ધર્મ આખો આવી ગયો અને એ આજ્ઞા ધર્મમાં આપણે એમ માં નિરવા ના દેવું જોઈએ ના સમજવું જોઈએ પોતાવાનું બહુ કામ કરી જાય છોડે નઈ ગમે ગલી કુચી દ્રસ્તો ખોરી લઈએ તો એ ના કરવાની વાત દાદા એ મરજી ચલાવી આપણે આજ્ઞા માટે સ્વીકારી છે સરસ સમજાવ છે અને જે સંજોગો આપને આવે છે એ ફરજિયાત પ્રમાણે આવે છે પણ હવે મુક્તિજાય જીવન મુક્ત દશા છે અને જેમ જેમ આપણો ફાઇલ નો નિકાલ થતો જતો જાય છે તેમ તેમ એ મુક્તિ ની મહામુક્ત દશાનો સ્વાદ આવતો દ્વા નિશ્ચય નહીંભાઈ તમે જે હોય તે તમારે કેવું પડે તમારે થવો જ થાય પણ હવે તમે આજ્ઞા લાદી છો હું કઈ જવાનું બરાબર તો કેવું જી મમે પાસ આ થઈ ગયા સાહેબ બસ એને હ બેલેજ નિશાલે લેજે આ નિશામે લેજે એક થોડું ચેનું બાકી રહ્યું છે બસ પેપર ફતેજ પછી અપાર પછી પેજ નંબર 51 આ તો આનો બાકી પછી પછી પછી આપણે નિશામે આગળ લઈ જઈએ ઓકે આપડા દાદા ભગવાન ના કુટુંબી કહેવાય અને સંદેશ આયો કે ગુરુ પૂર્ણિમા કપિલભાઈ ના તમારા જે જાણીતા જોઈને આપણા જે કઈ થોડા મહાત્મા હતા બધા ભલે અને સારી રીતે પ્રેમ જેવું અને આપડે કામ કરીએ કપિલભાઈ તો બહુ મજાનો માણસ હતો એનો વ્યવહાર તો તો એનું આપણે બેઠી ગયા છે પણ અચાનક બન્યું છે ડોક્ટર કપિલ પટેલ જય સચિતા એ નિમિત્તે દિશાબેન થી રચના થઈ એ બોલ અત્યાર તો બીજું બોલશે પણ રચના થઈ છે બીજી એમનું કહેવાનું એ પછી